ચૌદશ મેમી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી ગોપીનાથજી ના મંદિર બિરાજમાન હતા મેં સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા મેં પોતાનું મકારવિંદની આગાર પરહંસ તથા દેજે દેજના હરિ ભક્તની સભા બરાયને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલાજે અમે સંખ્યાદીક શાસ્ત્રના વિચાર્ય કરીને એમ નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે सर्वे મિથ્યા છે કેમ છે એ सर्वे આકાર કાળે કરીને નાશ પામે છે अने भगवान, भगवान, भगवान, भगवान अक्षरधाम दयावो कल्याण पृथ्वी प्रगट सर्वजन नयन गोचर वर्ष्टेव अंगीकार कर अक्षर अक्षराधिक सर्वता है ईश्वर ईश्वर परिवर्तन સર્વ અવતાર ના અવતારી છે ને તમારે સર્વે ભાવે કરીને ઉપાસના કરવા નમસ્કાર પૂજવા યોગ્ય છે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે એક દ્રવ્ય દીક નો લો ઓલી નિષ્ઠા ની વાત આવી નિષ્ઠા જેને છે એને વિના જીવતા દુખ્યો મરીને દુખ્યો એમ કે આખા વચના પેલા તો જે ભગવાન નો આશરો એ ભગવાન કેવા છે એની ઓળખાય પછી એને ઓળખી ને આ રીતે જીવન જવું દ્રવ્ય દીક નો વિશે દેહાભિમાન એ તો દરેક છે કે નહીં હોય તમને છે દેહિમાન દેહ હજી ક્યુ નથી જન્મીએ યાદ ન આવેલો કુસંગી માં એક રહી જાય કુસંગી માં એક રહી જાય છે આ તમારી દુકાને કાયમ એનો સંબંધ છે એ લેવા આવે છે દેવા આવે બધું કરે હોય પુસંધી તમારે હોય કાયમ ખટાવે એની ડેરેજ એ કરવું ન પડે સદાન સંબંધી દીકરી દીધી લીધી છોકરા પણ આવ્યા બધું કર્યું પછી એટ હોય કે હોય નાના માં નાની વસ્તુ લાગે સર્વ સામાન્ય એક હોય વધારે આકરું છો કેમ જોશી ભાઈ સંબંધી માં એક નો હોય આપણો સંબંધી ખોટો હોય અને તમારે જીવવાની દેવા જાવી પડે તો એની તરફ દો ખામી તરફ દો આઘરું છે માટે જેને સુખ ઈચવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ટાળવા ને નિવૃત્તિ થવું નિવૃત્તિ નું બહુ કઈ છોડી દીધે નિવૃત્તિ નથી આવતી હો નિવૃત્તિ માં ઊંડા રહસ નો છોડાય નહીં આમ દેખીએ ને એટલે દેખાય એવા જેનું બરાબર હરખું આવી ગયું એ કોઈક હોય છે તોય એને ઉપર છડું રાખ્યા વિના છૂટ ગયો રોટલો ક્યાં ખાવા જાય છોકરા પાંચ લાય બીજા એ લે એક તો બરોબરિયા માં થાય બરાબર નું લગડે ડગડગિયા મળે એની બે હિંસા લાકડી લે માં હોય પણ પોતાના જેવા એ રીતે આપડે સાધુ હોય તો શું બરોબર એમાં યાદ થાય કય ને બાળક ને થાય બરાબર એ બધું જોવું તો દેખાય ને દેહભીમા રહી ભગવાન પોતાના ને જડી દેવો એવો સાધુ શબ્દ ની હારે નહી હોય સાધુ માં સાધુ માં કરવું જ પડશે તે દી છૂટ જોઈ વધે નઈ ચાલે માં મે અમારું કામ થઈ જાય તમારું બસ જે થયું એ ખાવ વિષય ના સંબંધ થી પણ એનો સંબંધ પોતાના નિયમ નો ત્યાગ કરીને થવા દેવો નહીં દેવા નિયમ નો ત્યાગ કરી માંડે તો એનો ઠા રહેજ નહીં એ સિદ્ધાંત વાર્તા છે એવી રીતે અંત્ય પ્રકરણ નો આડત્રીસમ વચના વ્રતન શું વચના વ્રત રાત્રિ ઉજાગરા કરે વાંચે અને પછી નાપાસ થાય ત્યાં અહીં બેસી જાય આપડે આ બધી મેહનત તો કરવી પડે આમાંથી પણ મહેનત કોણ કરે અને પાસ થઈ ને વ્યા જવું આટો રાખી અને કોઈ નિર્ણય કરવા બેઠો નથી બેસતો નથી ને ગડબડિયા ગોટા વાળી નક્કી કરવી બરાબર એટલું એક કરીને બેઠા ત્યાં શાસ્ત્ર નો સંબંધ જૂની પ્રણાલી આપે જોખા હું જોયું આ તો બોલે એક પગ અહીંયા એક પગ અક્ષર ધામ માં એવું બહુ છે એક પગ અહીં રાખે નારાયણ દસમી નો દિવસ જે મહારાજ બિલા નક્યે દાદા ખાતરના દરબારમાં ઉગમણીવાર ઓળણનો અત્યય વીર આજ્ઞા નતા મેં સરવાત વત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવી મની આગળ પરમ આંગ સત્તા દેજ દેજના અરુવતની સભા ભરાઈની બોધી હતી મહારાજ મહારાજ ગામમાં ગયા એક પૂરી લખી નાતા આતાવાદી બચન કાની આતાવાદી બચન લખી છે હા વધુ છે અકા દે વડી લક્ષ્મી ને દે 18 તક પાંચી ના અકા દે વડી લક્ષ્મી ને દે રામ નું કુલ નું કંઈ મેમ બદલાયું નહી પણ એ કુળ નું મન માં આવે મુકલે કે આ કુળ હશે આ તો વાય માં ખેલી આવે મારા તો જેઠ મહિના માં જાવના એક મહિનામાં ગયા પણ શરૂ થઈ જાય ને જેઠ મહિના સુધીમાં ધામ માં ગયા પછી અષાઢ વર્ષ પછી શરૂ થયા સુધી પૂનમ એટલે અત્યાર સુ નું વ્યક્તિ એ અષાઢી વરસ બેસે ને હા પણ અષાઢ જેઠ સુ દસમી ના દેવ છાંસી ના પેલું વચન શું થયું એની પેલા એ તો સમય અઢારસો ના વૈશાખ સુધી ચૌદશ બરાબર વૈશાખ મહિના પંચ્યાસી હોય અને પાછું જેઠ મહિનો પંચ્યાસી નો આવ્યું ત્યાંથી છાસી બેઠ મહિના ની પૂનમ હવે છ્યાસી નું વર્ષ પૂરું થાય છ્યાસી નું પૂરું પંચ્યાસી નું પંચ્યાસી નું પંચ્યાસી બેઠો અને પછી મહારાજ એની અષાઢ મહિના પછી ના જ એક મહિનામાં ધામ માં જાય તો એક વર્ષ સુધી વતનામૃત પછી નહી હોય એમ એવું થાય ગણ શું પેલું બધા વૈશાખ સુધું વૈશાખ સુધી ચૌદ વૈશાખ સુધી ચૌદશ અને પંચ્યાસી નું વર્ષ અને પંચ્યાસી નું વર્ષ એટલે અષાઢ વદ આવે એટલું આવે અષાઢ આવે ને એટલે એ અષાઢ મહિનો આવ્યો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સોમવાર અઢારસો છ્યાસી ના અષાઢી દસમી ને દિવસ રિગી મહારાજ શ્રી ગઢડા માં દે દાદા ખાતર ના દરબાર માં ઉગમણે દ્વાર ઓરડા ની ઓસરીએ વિરાજમાન હતા ઓયલા 85 છે ને હા તો મોર પાંચે પંજા છે હા અને કોઈલ છ આલે વર્ષ બદરી ગઈ ત્યાર પછી ઓસરીએ વિરાજ ઉગમણે દ્વાર ઓરડા ની ઓસરીએ વિરાજમાન હતા ધારણ કર્યા હતા ભગવાન ની માયા છે તે કઈ છે ભગવાન ની માયા શિ છે માયા કહે માયા ઓળખ્યું છે આપણે માયા છે ઓળખવી ઓળખવી દેહ સંબંધી પદાર્થ ને વિશે મમત્વ બુદ્ધિ એજ માયા છે ટૂંકા એમ કયું ટૂંકા દેહ સંબંધી પદાર્થ એટલે છૈયા છોકરા સંબંધી પૈસા માલ મિલકત એ મારું છે એટલે એનો સંબંધ જોડાઈ ગયો ને દેહ સંબંધી અને દેહ માયા તરાય નઈ તો માયા તરી ના કહેવાય બે ઊંડા ઉતરી નો વિચાર કરે ને દેખાય અને દેહ સંબંધી પદાર્થ પાછા સગા સંબંધી અને બીજું પરચુરણ પદાર્થ એ બધા મમત્વ બુદ્ધિ હોય તમારા કપાટમાં તિજોરીમાં પૈસા પીડ્યા હોય ગણતા હો મારા છે એમ ગણો કે કોકના છે માયાનું આપડે ત્યાગી ને માયા છીએ પદાર્થ આપડે હોય હોય આપણે આપણે પદાર્થ એમાં એજ માયા રૂપ છે હલો વિસ્તાર કેવાય હવે ભગવાન બહાર પદાર્થ ને વિશે મમત્વ બુદ્ધિ એજ માયા છે એજ માયા માયા ને ટાળવી ટાળવી શું ટાળવી માયા જેમાં ત્યાંથી ચોટી હવે પછી ટાળવાની આવે તો અનંત હવે એ હમ અને મમા એ માયા થી ભરપુર પાછું બીજા ને વાતર કરવા તૈયાર થાય એ અંધારામાં અજવાળામાં છે બે વાળે ત્યાં લગી અંધારા માં કેવાય ત્યારે જગત આખું અંધારામાં પડ્યું અને ખોટા કુટકા મારા છે પછી એ શબ્દ કેવો લાગે આપણને જાજો કઈ નઈ ગાય ને કઈ નઈ મારો મૂર્ખ લાગે છે કે સારું લાગે ના લાગે જય માયા शिया मैंने शाड़ो तो दलपतराशिया बराबर ते क्यों હું તમારો સાળો જ છું શાળો કોણ કેવાય બહુ નો ભાઈ એટલે તમારી મારી ખોટી દ્રષ્ટિ નહી તમે મારો સાળો કયો પણ ખરેખર પણ હું સાળો એકલો નથી સૌનો સાળો અને સૌ નો પાપ તારી ઘરવાળી નો એટલે ઘરવાળી મારી દીકરી થઈ ને એટલે મારી કોઈ દીકરા દીકરી તરફો સૌનો બાપ છે દલપતરામ દલપતરામ હવ હાલો અને હવનો બાપ લે પણ કોક કે આપણને તો ખરાબ લાગે અર્થ જોવો તો સાચો છે પણ ખોટો નથી પણ મનાય નઈ ને સાળો કહે કોઈ અર્થ નો વિચાર કરતો નથી પણ એ તાણે ન યાદ આવે ને તાણેજો મને ગાયો કેમ કયો મને વાત ક્યાં છે આ તમે ચોક્કસ અને એ માયા જેને તર્યો કેવાય કેવાય તરી કેવાય અને એવા ના અસર નો કરવા ठेक प्रीति न करी देबंधी पदार्थो मी प्री टावी એમાંથી પ્રીતિ ટાળવી એના સંબંધી માંથી ટાળવી ભક્ત એટલો સર્વ શાસ્ત્ર નો સિદ્ધાંત છે એ શાસ્ત્ર વાંધો એ પોકારી ના કહેવા માંગે કે તું છોડી દે પરીક્ષિત ને થયો सात दिवस मृत्यु सात दिवस तार क्या पहला तो हाथ दिमा मौत एम राजा ने कही तारू का छता क्यूँ क्यू तेरे हरख थोड़ा तैयारी करबर न थी त्या तैयारी क्या कर तो खबर थी गई तीठी नक्की थी गई बराबर खोला खोल करे हाथ धीमा मरु कल्याण का करे કારણ કે હવે આ લોકમા નથી ભગવાન પાસે જયારે તો રખડા ફેટ્યા છો મનોરંજન તરીકે એ બધા વાંચે એટલે બધા નું કલ્યાણ થાય એમ ખોલતા ખોલતા तो के दिदो, तो एक सुखदेव कल्याण गिनामु कल्याण थे ऋषि आयु कल्याण पर तू बीजा नहीं तो बद क કારણ કે અત્યારે તો હું આ દિવસ માં મારું મૃત્યુ દેખું છો પણ જોવા કઈ નો સંભાળું કલ્યાણ કઈ નહી સંભાળ તો ન સંભાળું આ દેહ ને ભૂલી જાય ભૂલી જાઉં જગત ને ભૂલવું ભૂલી જાઉં બધી કબૂલાત આપીજી કબુલાત છે શું હું ભગવાન ના ગુણા નું વાદ ગાઉં કરી એમાં કઈ તર્ક હોય એ હોય કે ન હોય પછી પણ તારે ન કરવું એ નક્કી કરી રાજ એમાં આ ભરૂ કરી કથા જો પ્રથમ સ્કંદ માં દ્વિતીય સ્કંદ માં આવે તને ભૂખ તરસ નથી લાગતી તું અખંડ બેઠો છો અરે તમારા મોઢામાંથી ભગવાન ના ગુણા રૂપી અમૃત ધારા એ મારા કાન રૂબી પડ્યા માં મંડુ પડવાને એટલે ભૂખ ને તરસ નહીં ભૂખ તરસ ગયા વાંધતા વાંધતા દસમ સ્કંદાયો ત્યાં કુમારી કન્યા ના હરણ ભગવાન ના एक बाजूठी भगवान कथाई दृष्टि गई मारे अपना लूगड़ा उपड़ी बोलो तो झाड़ी चढ़ी गये हमें बाहर के नग्नती બેઠા બેઠા કે તમે વરુદેવ નો અપરાધ કર્યો છે કારણ કે કોઈ એ પણ ભાઈ કે ભાઈ નગનું નો થયું કપડું પહેરી સ્નાન કરવું ત્યારે તમે નગ્ન સ્નાન કર્યું એટલે વરુણદેવ નું અપમાન જળદેવ બહાર નીકળ્યો ને પગે લાગી માફી માગો ઉજાણી હોય નગ્ન હતી ને બહાર કેમ નીકળ પણ દરજ હતી એટલે નીકળીએ ખરી પણ હાથ ઓછી રાખ્યા ભગવાન કેમ નઈ હું કરીને આને હું ભગવાન કે ભગવાન કેવા તો હશે પેટમાં વાયુ થયું હો પણ ગોલા ને પેટમાં પેટમાં રહ્યો એ જયારે પાછું રાસ મંડળ જયારે કયું ત્યારે કાળી બોલે એમ વામ બાબુ વામ કપોલો જેના વિધ ને વેણું ગીતમન બધે એ હમ હમ ઉભડ્યું ને પછી તો ગુડ ગુડ થતું હતું ને એનો રેત લાગે तो आधर्म कहवा शंका शंका जी कर सुखदेव जी कहे हे राजन मेरे आने आदेश तारू कल्याण कर હવે આને આદે થાય બીજો જન્મ લેવો શા માટે એક ભગવાન ઓળખતો નથી ભગવાન જેવા માન તર્ગવાન માં મનુષ્ય ભાવ આવ્યો એટલે હવે કલ્યાણ નથી કારણ કે છે વિષય પ્રભુમાં નથી એ તને ભાવના વહી ગઈ એટલે હવે કલ્યાણ हो माया आवरण जन्मत बैठी मेरे परीक्षित जेवा समझू ज्ञाने हम जी ने कथा हेठा तो शंका था जीजा तो बात क्या कह સ્વભાવ અને એનો હવલો એવા જા હોય ને દબાણ હોય તો બોલે ખરું ભગવાન ની આ જીવ છૂટ હોવી જોઈએ ત્યાં સમજણ હોય તો જ દબાય એમ અહીબ ને હાથ નીચે માણસો એને એમાં આજીવકા છે તો દબાઈ ને રહી છે નોકર ચાકર ઈશ્વર ની સાથેનો જીવ નો સંબંધ છે સમજાવી ગયા એને હું નક્કી કરી ના આવે છે દેહ ભાવ એને ઓળખ્યો છે આત્મ ભાવ ઓળખ્યો છે આ કથા કરનાર નહી ઓળખે રાગ રૂડેરો હોય તો વાહ વાહ કીર્તિ બોલાવી દે તો લાખ ખર્ચા બે લાખ ખર્ચા પાંચ લાખ ખર્ચા એટલે એ કુદકા મારે મેં બઉ મોટું કામ કર્યું એમ નથી ભાવ ગયો નથી આટમ ભાવ જાય માં આવો પ્રસંગ ના આવે એ તો એમાં છે પણ એ ચર્ચે વક્તા જ ન પૂરો બે ભાવ છે એ કેવી રીતે ચર્ચી શકે એ ચર્ચી કેવી રીતે ગંગાજી નું પાણી હાચું છું ગંગાજી પણ પાંચ મોઢા વાળી ચામડા ની બતક થાય છે એમાં પાણી ભરાય કારખાના માં છાતા એમાંથી એક મોઢું ખુલ્લું કરીને પાણી છાટે છે ને પછી ગંગામાંથી ભરી આવ્યો એટલે એ ગંગાજળ કહેવાય ગંગાજળામાં જંગાજળ છે ચામડા ને જો આમાં નવ મોઢા છે નવ ફાંકા છે એમાં આપડે આ ભરીએ બધું કેવી રીતે પવિત્ર કયું કે બંધ કરવું જોઈએ મટવો જોઈએ આત્મભાવ જાગવો જોઈએ જેના મુક્તિ સાંભળો તેના મુક્તિ સાંભળીએ એમાં સત્પુરુષ પણ હોવું તે ભાવ મટી જ્યો ભગવત ભાવ જાગી ગયો એવા એ સંત છે એ ભાવ આવવો જોઈએ અને પછી જેના ગુણા નુવાદ સાંભળીએ અનંત્રહ્માડ નો જે કઈ કરીએ કથા અમૃતરૂપ હો પણ ચામડા ની ભરેલી છે એ બહાર નીકળે એટલે કોઈને બ્રહ્મરૂપ કરી શકતી નથી એ તો બિચારો સાંભળવા આવ્યો એને એની યાદી આપવી જોઈએ હું આ મહેનત કરું છું વાંચવાની પણ તું આટલું કરીને બે તો મારી કથા કામ કરશ એટલે કેતા હશે ને એમ બધા અને એ માયા એ માયા જે એને આજ સમજો કે ઘણા દિવસે કરીને સમજો અને હનુમાન નારદ પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાન ના ભક્ત તેમને પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમતવા મમત્વ માયા તકી રક્ષા કરજો અને તમારી થઈ રક્ષા કરી રક્ષા કરશો ત્યારે હું સાચી રક્ષા માની ભગવાન પ્રગટ થઈ ગઈ શકું માર્યો એટલું નહી પ્રહલાદ ની સ્થિતિ બદલી નહીપ એના દીકરા ને મારતો હોય એમાં કોક છોડ આવે છોડાવ્યા પછી એના બાપને ને કોકે લાકડી મારી છોકરો પાછો પક્ષેલી છોકરા ને મારતો હોય અને છોડાવી એના બાપ કોક મારે તો ઘરે છેટલો ઉભો રહી ઠીક કર્યું મારા બાપ ને માર્યો પણ વધારે જો મારે તો છોકરા તરત જ રવાજો હવે રવા જવા એમ તો કયું ને કારણ માયા પડી વાત પ્રદજી દેખે એમ એના ભગવાન એના બાપ ને જીરે પ્રહલાદજી એ કઈ પ્રવા દે જીરે એના આગળ માં પહેર્યા ઓલા મરી ગયો એટલાથી ભગવાન ને સંતોષ નો થયો માળવાથી ઘરટી બોલાવે બોલાવે દેવતાઓ ગુજાઈ ગયા આજે કરવું તો એ તો થઈ ગયું ભગત ની રક્ષા થઈ ગયું ક્રોધ નથી પણ જ્યાં ભગવાન હમું જોયું ત્યાં એના પેશાબ છૂટી રાની પા જવાય છે મે બધા વિચાર કરે કે હવે બધા વિચાર કરે કે હવે આનો ક્રોધ કોણ ઓછો કરે બધા મળી એને કોણ નારાયણ છે પણ તમે વધારો હવે ક્રોધેલી હોય કશું ભરત ની રક્ષા થઈ ગઈ હવે દાંત પકડાવવા એ બરાબર નથી લક્ષ્મી ચાલો આવું જોય ને તો એના બીક લાગી પછી બધા મળી હવે કેમ કરું અરે જેને માટે એને ધર્યું છે ને તેને માટે પ્રહલાદ માટે પ્રહલાદ ને આપડે કહીએ લક્ષ્મીજી એ પ્રહલાદ ને કહ્યું ભગતરાજ થઈ ગયો પ્રભુને ઉભા એકદમ નજીક આવ્યો એક મહિના આવો જાય ત્યાં ભગવાન એને તેડી લીધા પ્રહલાદ ને બાતમા કાલે કોધ હતા મી દાજ આ ખુ તમે આજર્યા છો અત્યાર સુધી હવે કોઠ આ બ્રહ્માંડ નો આકસ્મિક થશે કેટલા જીવ નો સત્યાનાશ વળી જશે તમને અશોક કરવાનો શોભા ભગવાન પ્રહલાદજી ટૂટ થાબડી ખુબ સહન કર્યું ને તમે કહો છો મારી ગયા ઈ ભગવાન નહી અને માગે એ અગત્ય જો ભગવાન ને માગ એમ કે તો જીવ તો એવા છે કાઢી નાખો એ અમૃત છે તમારો રાજીપો આ લોક માં નાખી દેવો કારણ કે જીવને જો મા જ કહ્યું ને નાનું છોકરું હું માગે તમારું નાનું છોકરું આવડું હોય ઘણી રાજી રાખ બરાબર હું કરે રમતું જઈ હું માગે ગમતો જઈ નાનો અમારે જેમ કોમ હું તો ઠીક તમારી દયાથી ભૂલવા નહીં પડું પણ આ જગત ના જીવ પડી જાય તમારો રાજુ તો આમાં નાખી દે હું નો ભાગ અને તમને મનમાં થતું હોય અને દાંત આવતા હોય આજ માર્યો કે મચ્છરીઓ મારી અને જંગલ નો સિંહ તારું કે શિકાર કર્યો માર્યું મચ્છરિયું હું સસલું માર્યું અને પછી તારું શિકાર કર્યો એમાં આટલા બધા ભૂલા ભાઈ ભૂલા આ તમારું કામ હતું આ તો તમે સંકલ્પ કર્યો હતો તમે એને મારીને આટલા હરખાવ છો મારી રક્ષા મારો બાપ મારો દુશ્મન કઈ રીતે મારા દેહ નો દુશ્મન આત્મા ને હું પકડ તમે ભૂલા પીડા ભગવાન ના કરે છું બછો એનો મારી નાતાડકો છો આ તમારો શિકાર છે હું તો ક્યારે રક્ષા તમે મારી કરી કેવાય એમ માનું મારા ઇન્દ્રિયો અંધા કરણ માં કાન મને ન છેતરે મારી જીભ મને ન છેતરે તો મારી રક્ષા માનું કિરણ કહી શકું કોણ બિચારો કરો એનો ગુલામ હતો ઇન્દ્રિયો અંધ કરણ નો એને મળ્યા શું મળ્યું મારા ઇન્દ્રિય અંદક ભાવ ને મારો બેઠા સ્થિતિ બેઠા વિચાર કરે એ ગરા મોઢા મૈ આ ભગત છે ભાઈ એને ભગવાન ઓળખ્યા છે દરેક ને ભમાવે હવે દરેક ને ભમાવે એટલે આવા આવા ને ભમાય્યા છે જેવા ઘણી ભૂલા પડી ગયા તમે તો પછી બીજાની તો વાતો ગયારે એને આપેટમાં ભગવાન કલ્યાણ કરવું થાય ભગવાન ના ત્યાં ઓળખ્યા નથી તારી નિષ્ઠામાં ફેરફાર છે જયારે ઓળખ્યા નહિ અને કલ્યાણ સાધન તારા ગમે હોય પણ નિષ્ઠા કરતી ભગવાન ભગવાન બોલી લીધું એટલે જાણે નિષ્ઠા થઈ ગઈ હા નિષ્ઠા થાય ખબર પડે એ કાણે ખબર પડે જયારે કસોટી નો સમય આવે ત્યારે ફાંફા ભરાય છે પકડે નદી માં તણા દેવલા આડા અવલા એને પાથા મારે સૈયા ને પકડે વગર ભૂલ્યા અંદર ભૂલી ગયા હવે સૈયા એની રક્ષા કરતા શું ભાઈ તણાઈ અને માયા માં તણા પ્રવાહ નાર પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાન ના ભક્ત તેમને પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમદ અહમત માયા રક્ષા કરજો ને તમારે વિશે પ્રીતિ થજો અને એ માયા થયા હોય ને તમારે પ્રીતિ વાળા હોય એવા સાધુ એનો શું સાધુ માં એટલે બેઠા હોય લક્ષણ કીધા હોય આપડે બધા સાધુ માં યાદ કરજો એમ કહ્યું કે જે અમારી હાલત આપ જાણી જોડાણ કરવી પડે બાકી બારોબાર જોડાણ નો રેલવે ના પણ વરા નહી મળી શું લાગી વરાજ જોડાય નાનકડી ગાડી મોટર યા આવીને વલગાડી તાણી ભાઈ તાણી ને વરાવ વિના ના લેવો એ ઓલા ને કેમ કે અઢાર નહી આ જીવ પ્રાણી માત્ર ઈન્દુન કરતા મોટા છે માયા ના એવા પૂરા છે ને ના નોતે થાય પણ સ્કૂલ અંદર માલિક તો બનવું જોઈએ ને માલિક બને હોય હે હવે કઈ કરવું પડતું નથી માં કોઈ હોય તો ભોજામાં હોય એને ખબર હોય જ્ઞાન માર્ગ અમે કરીને પછી અમારે મમતા છે એ મમતા ને અમે ઓળખી બતાવી ગયો એના મનગમતું કામ મળે એટલે દોડે છે પણ મન ને હોય ને હું કરું એવું એવો ક્યાંથી બોલો બધા કયા અટકવાની નથી બંને હવા જ આવે ભજન નો કોઈ ને ભજન નો આવતો નથી રોટલા ખાવાનો હવાજ હા કઈ તો નહી કોઈ તૈયાર મળી જાય બઉ હનવાજ બોલ્યા હોય એનો ફૂલાઈ જાય હું તો ખરેખર હવે મને આવડી ગયું બધી આગળ કઈ ગમે એટલું દેખાય મમતો વિચ્યા પાછા એ કઈ તમે બે ઠોપડી વધારે ન રાખી ને હું મમતા મટી ગઈશ રાખે ને મમતા ને હું આટલા બધા પુસ્તકા કોઈ નથી લેતું તમે કોઈ અડવા ગણાયો એટલે હું વધારે કાઢો માં અને ઈશ્વરે રચના જ કરી છે એ મજા છે માયા બોલી છે ને એવો કોઈ હું દેખતી નથી ગર તમારાજો અને એ માયા ને તર્યા હોય તમારા વિશે પ્રીતિ વાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો તે પંડિતો બેઠા છે ને નહી બોલે મનુષે ધરી આ જગત માં ભગવાન પધાર્યા હોય એને ઓળખીને બીજે થી પ્રીતિ તોડી ને એમાં પ્રીતિ કરવી પ્રગટ માં સર્વ ઠેકાણે થી તોડી ને ભગવાન માં દેહ ભાવ તોડી માં પ્રીતિ અને સદા સંબંધ એ બધે થી તોડી અને આવા ભગવાન ના એક ભક્ત હોય એમાં પ્રીતિ કરવી પ્રીતિ તોડવાની હોય ને એ માયા નથી આમાં જોડાણ હોય એટલે માયા નહીં જોડાણ હોય માયા ત્રણ ચોથું આ અંતકોટી બ્રહ્માંડના જે ભાવો દરેક લોકો એમાંથી પ્રીતિ તોડી ભગવાન ના પ્રીતિ કરવી હોય આવી જાય બોલો પછી માટે આપણે પણ એમ કરવું એમ માગવું કરવું અનુસ્વાર નથી આપણે પણ એમ ને એમ માગવું વિચાર તો કરવો પડે ભાઈ માયા ની કોઈ વાત પૂરી તો ના થઈ કલાકો થઈ ગઈ તો આ વાત ખૂટે આપડે આપડા ગજા પ્રમાણે કરીએ તો કઈ પાર તો અમલ માં અમલમાં ના મુકાય નહી આવું તમે ગમે ત્યાં વાંચો તો આવું વાંચવાનું મળે સમજવાનું મળે સમદી કરી નાખે ખર પણ સમય તો વાર લાગે અને માની લે કે ના હવે આપડે બરાબર બે જણા વખણે એનું માન કે હવે આપડે દયાથી પણ ક્યારે આ ભાવ આવે દરે ન આવે છે બધી વાતો નું નિર્ણય છે આમાં પેલું છે મધ્ય નું અને આ છેલ્લા એ ત્રણેય વંચનામૃત બરાબર ખરેખર સિદ્ધ કરવા દેવો મારા મારા કઈ ગીધું રાજા